બેરી શું પહેરેલી ભાઈ તો પહેરેલી કેવાય ને આ છે તેણે ભાઈ ભણેલી તો બે છે પણ પેલી ખીલે બધે ના કે ખુબ ટેડકાર જતી રે એવું ડેમ કરીને એનું દુઃખ ના એ આપડે દુઃખ કરે તો વાંધો ને ચલાય જવાનું ચાર પાસે આપડા બધા દાદા મારી સાયન્સ જીવું જીવું કેમ કે ના આવું શું નામ પુસ્તક નું વાંચ લે ને બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને ઠેઠ મોક્ષે જતા બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ એ નામ આપવાય અને એમનું સૂત્ર એટલે એમનું બોલી હતી વાળી એ લોકોનું પેલું કોણ છે પેલું કોનો ફોટો છે પછી ભગવ આગળ શું કિંમત કેટલી લખે ખરી ગાય પાણી હોય તો ગરું છે પાણી વાંક ના મારા ગરમ પાણી છે પણ થોડું રેડી એવું નઈ ગયો તારો ગળું તું ડાકી આવી કચરો તારું મળ્યું છે દિવસ પીધા જેવું ગુલાબ ફૂલ જેવું મળ્યું છે ગુલાબ નું ફૂલ ખીલ્યું હોય મોડું છે મીઠું નાખી લાવ્યો મર આ નાખાય નાખ્યું આવે એવો રીતે માલિક જ છોલ બ્લેડર મિસ્ટેક સી રીતે ઉપરી તું પોલીસ વાર ચડકા વાર આવે તો આ બધા બળગે તું એકલો બળકો એકલા પડતો આ તો નિકાલ કરી ના બે બે ડોલર આપીને તો હો બીજા હળકે સુ ભાઈ ના તો ભાઈ ની બોલવા કે ના કીજો એટલે પછી પુસ્તક આ ધ્યાન નું કોણ થાય નમઃ શિવાય શંકર ભગવાન ક્યાં શંકર ભગવાન ૐ નમઃ શિવાય હા કેમ છો તમે હા બસ ઓમ ચાલ પછી આગળ दादा विश्व कल्याण वीवड़ो जलावे वाणी प्रत्येक घर म લોકો આવું માની બેઠા મોક્ષ જોઈ રીતે કરીએ પણ મોક્ષ થ स्वरूप स्वरूप हेलू મોક્ષ તો તમારે તમારું ભગવાન તમારું સ્વરૂપ જ છે મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે પ્રાપ્તિ કેમ પ્રાપ્ત દુર્લભ છે મોક્ષ દાતા પુરુષ પ્રાપ્ત દુર્લભ છે મોક્ષ દાતા પુરુષ લખો પડશે બે ઘંટા ચિંતા થાય જોખમદારી અમારી આજ્ઞા અપાવી છે આજ્ઞા આગળ તમે પાડવા મળીસ પાર પાર કરો નથી એ વસ્તુ કારણ કે નવું ઇન્જિન હોય ને તે તે પેલા હોય અને આપડે ભલી વાર ક્યારે આવે આપડે ધીમે ગભરાશો નહીં હા આપડે એક જ છીએ પટાવી પટાવી કામ પુસ્તકો દર સાલ બે લાખ રૂપિયા પુસ્તકો ફ્રી આપવા સપાય ને હું જેટલું બોલો છું બસ મજામાં મસ્ત તો ખરો હદ્રદ્રજ નું બેઝમેન શું છે એવું મને ખબર નું શું છે કોને ખેડાયો છે ખાલી એમને સંભળાશે તો નહીં પણ ખાલી જય સચિદાન કે કપિલભાઈ નો છે કેટલા પોના ચાર પાડ્યા હું એકલો બધા દરડા કેટલા દેખા દાદા દેખાતા મુસલમાનો ખ્વાબ માં આવે દાતા ભાઈ ખ્વાબ માં આવતા એકાદખા ભૂલી ગયા હોય તો પેલો કઈ ભૂલ થતી હોલ ને બદલે નવું કરીને નવું ના ગણીએ તો ગપ મેળ ચાલી ચાલે ખુશી રાખો તો સારું નાખુ રાખ્યો ખુશી રાખો તો એ નથી કરી આપતી નહી કરી આપે મને બધો આવે નવા મશીન એ રિપેર કરું જૂનાઈ કરું અને એગીએ મશીન રિપેર કરું જાય કેતા જાય ને ગુજરાતી લઈ જુજરાતી મારી માય વાંચે ગુજરાતી હું બાય કરીશું ના એવું કે છે ગુજરાતી ચોપડી લેશે કેમ કે આના મધન ભી વાંચે ખરે કેમ વાંચે છે બધા એ છે એટલે હ્યુસ્ટન છે આ પણ લઈ છે જે લાવજો જે હોય આપણી હોય તે લાવજો તારે પેલા સમજાવો ચાલુ ચાલુ ચાલુ એવું છે કે जुदाजुदा रस्ता ने भगवान ने मेड़वा हृदय एट થાય એ શું માને જગતું નહીં એવું માન તો બહુ ગાળો પડે તો એવું માન માનવું નથી શિષ્ય હમણ થાય તો હમણ હોય જાય થવું જોઈએ વધારે ગુસ્સે થયા આપણે જોયા આપડે અડ્રેસ થયેલા બધું ભગવાન જ કરી રહ્યું છે બધું જ ભગવાન ભગવાન ભગવાન ભગવાન એવું થવાય એવું નથી બેઠા કૃષ્ણ ભગવાન કહ્યું કે આત્મા છે અને અનાત્મા છે શું કયું એને કહ્યું કૃષ્ણ ભગવાન ત્રિગુણાત્મક છે વિચાર થવાની જરૂર છે નિર્ભય થવાની જરૂર છે કે આ ગીતા એટલું સાધન સાચું સાધન છે चक्कर ગુજરાત માં શું કે નિંદા કરી છે ખોટી વસ્તુ નાખી મનુષ્ય બધો ભગવાન દેખાય એમને ગમે સારું પી તો जय संसारी कार्य मैके અને જયારે ભગવાન પડે જો પછી નઈ કેવા તું મોક્ષે ગયા પછી આ દે છે તો હૃદય તો એટલે આત્મા જયતા ચોખું પુસ્તક નખવું પડે त््व शंकराचार्य कहु ब्रह्म सत्य जगत नीत्या શંકરાચાર્ય છોડી મીઠા દેખાય છે ને મીઠા દેખાય આપના સુધા ના પાણી મીઠા ઉઠાય ગયા આનાથ ભાઈ ની છોડી થઈ એ તો હા મારે છે તમને સમજાય નથી આ ખોટો પ્રયત્ન કરો શું વાત છે મીનિંગ લેસ વાતો બધી અને તે કોને સાધુ લોકો ને એમ કેવાય દુનિયા ચાલતી રહી ને બટાકા ભર્યા છે આખી જિંદગી બટાકા ભર્યા છે તો ક્યાંક ના કે તમે એવું દાદા કહો છો તમે એવું કહો છો કે ભગવાન ભગવાન ને હું એક જ છીએ દ્વારા જળ અને ચેતન બધું એક જ નથી સાચું શું કૃષ્ણ ભગવાન સાચું કઈ દીધું કે આત્મા નહિ અને વેદાંત ના ઉપરી અમે ચાર વેદ ભણી રે એટલે વેદ બોલે એટલે ભગવાન કૃષ્ણ ભગવાન કહ્યું વેદ गुणात्मको मार्ग नीता तब दादा कहो हूं भगवान एक તમે એવું શીખવાડો છો કે તમે એવું કહો છો કે ભગવાન આય વિથ માય એ જીવાતમા કહેવાય વિધાઉટ માય થયું એક ઘડી વાળે અશુદ્ધ થયું નથી તારા ભગવાન શુદ્ધ જોઉં છું બધા ભગવાન માલિક નથી ઉપરી નથી ભગવાન કયા કયા ક્ષમા વૃદુતા રુદુતા સંતોષ સંયમ એવા ગુણો જે થાય ત્યારે ભગ ભગવાન ભગવત આવા ગુણો જે ધરાવતા હોય એ ભગવત હોય ત્યારે ભગવાન બીજો થઈ શકે છે બધા પ્રગટ થાય બધા જ ભગવાન જેમ ભાગ્યવાન ભાગ્યવાન એક જ હોય કે બધા કે હોય ભાગ્યવાન એક જ હોય કે ભાગ્યવાન બધા જ હોય बदाई अमुक भाग्य भगवान, है भगवान, था नहीं? भगवान एक है नही बदाने आत्मा ना एक स्वभाव है केव आत्मा एक स्वभाव तर मुक्ति मोक्ष मसाई दीद મોક્ષ માં આપણે દરેક રામકૃષ્ણ રામ રામ ભગવાન પોતાના સુખમાં મહાવીર પોતાના સુખમાં ઋષભદેવ પોતાના સુખમાં બધા સુખમાં કૃષ્ણ ભગવાન હારો બેસ છે બેકી બેસી બરાગવાન ને હું જુદો ના માનો ભક્તિ કેવી રીતે કરી શકું જુદો ના માનું તો હું ભક્તિ કેવી રીતે કરી શકું ભગત છું તો હું બધી ભક્તિ ને ભગત છું અને ભક્ત જુદો છે એકદમ ભેગું નહીં થઈ જાય ભેગું નહીં થઈ ગયું એને પ્રતિથી બેઠી હું આ ભગવાન છું પણ પ્રતિથી બેઠી પણ હજુ જુદું પોતે પૂર્ણપૂર્ણ દશા ના થાય ભક્તિ છું કે નહીત્વ અસ્તિત્વ અને પૂર્ણત્વ અસ્તિત્વ ભાન તો બધા જીવ હોય કે હું છું હું શું છું એ ભાન ના હોય છે તો પૂર્ણત્વ એની મેર થાય પૂર્ણત્વ કસ્તુત્વ નું ભાન ની અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ શબ્દો છે આ બધા કે નવા સાંભળ્યા લાગે છે એક વાક્ય સમજી ખોટું ના આવે સંદા નથી આવડતું ધૂળ કાઢતા કે રાખીએ બધા બો માત્ર ની અંદર ભગવાન રહેલા બહાર ખોખું એ ભગવાન નથી એ અનાથમાં વિભાગ છે ભગવાન નથી સમજતો ભગવાન છે એટલે સંદાસ આ બધું હા અનાત્મા નઈ ભગવાન કે એને કોણ કહેવા દેતો આત્મા ભગવાન કે અનાત્મા નઈ ભગવાન કે મા નહી બઉ નહિ મા આનંદ ખોરાક ની અસર વિચાર ઉપર પડે કે નઈ ખોરાક ની અસર વિચાર ઉપર પડે કે નહીં ખોરાક ની અસર થી દેખાય છે અસર ખોરાક થી મન બંધાય અને પાણી થી વાણી બંધાય એટલે મુસલમાન તો ખુ પંદર પાણી પીવું ને આટિયા કેવી વાગ સરસ કેટલી સરસ વાગા આટિયા ના શબ્દો છે પચીસ પચીસ છોકરીઓ જોઈ વેમ કાઢવાળો તો પચીસ છોકરીઓ તૈયાર થઈ ધીમે ધીમે જોઈ બધી ના પાસ કરી મારી છોકરી કાકા દેખાડો ને કાકા સ્ટેશન પર તે ગાડીમાં તું ઉતારજે હું દેખા દઈશ તો ગાડી માંથી ઉતારી દેખાઈ સાજ મારે આની જઈ પણ છે અહીં જ કઈ નાખવાય અહીંની જ કઈ જ નાખો એના જેવું તો વાત કરું મારો ભાઈ મારું જ ના ભગવાન ભગવાન સારું મળું જ નથી કાલે સવારે આવું એકલો મળવા અમે તો દસ પંદર જ મહેનત નકામી જાય પાંચ પચી માણસ નું પચાસ માણસ નું મારે જોવું પડે અને કરી આપીશું ખરે કાલે કર્યું છે ભગત મારે પક્ષપાતી ભગવાન એને ભગત માટે પક્ષપાતી હોય કોઈ પક્ષપાતી હોય તો સરકાર એટલે આ મંત્ર બોલજે એનો હમ હા સમજાવું એમને નમસ્કાર કર્યો હતો ખરો કઈ વાતો નહી અરે શરીને દેહ પણ છૂટી ને ત્યાં પહોંચી ગયા છે રામચંદ્ર બધા પોતે આચાર પાડે છે બીજા ને આચાર પાડતા શીખવાડે છે એવા આચાર્ય ભગવાન નમસ્કાર આત્મા જ્ઞાન આ આચાર્ય ને આ તો બધા દોડ રૂપડ ફર્યો એટલે બીજો કોઈ લાગલો દોરુ રૂપ આપડે રોગયાજે ખરે आपना लो का के शोकरो था इतली जी। <laughs> <शोकरां से पेवार। laughs> इतली ने? आप पूछवाय भगवानी आत्मा ज्ञान जान पे उपाध्याय भे शिखवाड़े गुरु नमो लोहसा જગત માંડ માં જેટલા સાધુઓ છે આ તો આડા મુવા છે આપડે કઈ તમારે અક્કલ નથી સાધુ થવાનું ગામ સીધા થવાનું ગામ सर्वपापो ने प्रमाशन करनाम प्रकार क्यू मां से थे बोलता नहीं हाते। बोलता नहीं, जानता नहीं, तो चालू बद मे बढ़ा मंगलों मंगल मंगलो प्रथम मंगल कह स જે નારાયણ થયા નર્માથી નારાયણ જે થયા કેવા વાસુદેવ ભગવાન નમસ્કાર કરો છો શું કર્યા જે પોતાનું સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ કર્યું છે જ્ઞાન દર્શન એ અવિનાશી જ્ઞાન દર્શન એ આનંદ સચિદાન અવિનાશી જ્ઞાન દર્શન છે છે ને મારા સસરા થાય કે સાચું સત્યુ નામય સત્ય વાંચ્યું લખે તો जगत मे कहीं करवा जगत ने पोषाय या नोषाय અટા હું કઈ જ કરતો હતો એવો જે નિરંતર ખ્યાલ એવો તે કેવળ દર્શન બાદ સમજાય છે ને શુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં ये कोई करतु बात, बात करते शु कह मगे आ जगत मे कई करोसायसाय कई करता ख्याल रहे बहु सारू करी आज नीत नहीं जगत ने पोसाया नो छता हूँ कई कर કરતા તો દેશન નથી આ બધા કઈ શક્તિ વાળા પાછા કઈ પણ કરવું એ ભ્રાંતિ છે કરે બીજો અને ક્યાં છે મેં કહ્યું એવું કે છે નિમિત્ત નહીં મેં કર્યું એથી બંધ ઉડતો મેં કહ્યું જે કરે છે બીજો અને હું કર્મ બંધ કરતા થયો એ કર્મ બંધ થયું નથી કરતા જતા કે એનું નામ કર્મ જો તું તું કરતા નથી પોતાને કર્મ બધા રશ્િકાંતિબેનાથી કરે છે શુદ્ધાત્મા શીખવું પડશે આવે ત્યારે ખબર પડે આખી રાત પછી આ તારે ખબર પડે આજમાં ઊંઘવાની શક્તિ નથી આપડે તારે ઉઠવાની શક્તિ છે ત્યાં ઘડિયાળ મૂકવું પડે બે વાગ્યુ મોટા ઉઠવાની શક્તિ હા ઉઠું ને એટલે હું આમ કઈ નાખીતું તો છીએ નઈ મેં થઈ ગયું પર લીંબુ થતો ને એ ટાઇ થઈ જઈ દો ક્યારેક હોય ને લીંબુ પછી આપડે કઈ મૂઠો હાલતી હોય બધું ખોટું નહી હા હા હું કઈ નિંદા કરું છું કે ખરાબ વસ્તુ કાઢી નાખવા ખરાબ આવું ના શોભે આપણને શું કહ્યું આપણને શું શોભે એવું હોવું વિનય આપણે કાયદો પચાસ હજાર ચાલતો પૂછાય તમારો લો કયો હું કઉ નો લો એ લો અમારો શું કહ્યું નો લો લો ચાલે ખરું ચાર ચાર પાંચ પાંચ હજાર પ્રસાદી શાની સાખત જે તને ગમતી નહિ વિનય માં બિલકુલ કાયદા રાખો એક કાયદો કરો બીજો મૂકવો પછી સપ્લિમેન્ટરી મુક્યા જ કરો પછી સપ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી સપ્લિમેન્ટ નો લો દાદા મુખ્ય લો છે શું કહે કોણ કે છે દાદા છોતે પછી મૂછો ઘસકેસ કર્યા કર્યું ગમે